આવો આવો મારા નાના નાના ટાબરિયા અરે વાહ ભાઈ આજે તો આ નાના નાના કબૂતર જેવા નાના નાના પોપટડા જેવા મારા ભટુરિયા બધા આવ્યા છે ઓહો હો આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું હો ફરીને ગીજુભાઈ બધેકા ની વાર્તા કહેવાનો છું આજે તો ધ્યાન થી સાંભળજો વાર્તાનું નામ છે સાંભળો છો દળભંજનજી વાર્તાનું નામ છે સાંભળો છો દળભંજનજી એક હતો શિયાળ અને એક હતી શિયાળ શિયાળ વિવાનો વખત થયો બચ્ચા જન્મવાનો વખત થયો एटले शह मैं बच्चा ने जन्म आपने जन्म आपू शो शवधनी बोल पास लाई गयो ए पत्नी ने आम विया એમાં તારા બચ્ચાને જન્મ આપ પણ સાવજ આવે તો આપણને અને બચ્ચા ખાય જ જાય ને શિયાળ કે એનું તારે શું કામ છે તું તારે બોર્ડ માં વ્યા બચ્ચાને જન્મ આપ હું કહું છું કરીશ તો વાંધો નહી આવે સાવ ઝીણકુડા ઝીણકુડા આપણને રમાડવાનું મન થાય એવા શિયાળ ને બચ્ચા આવ્યા થોડીક વાર થઈ ત્યાં તો સાવ જ આવતો દેખાયો ભાઈ गोटवी राखी मुजब लग्या शाम दलभंजन जी શું કહો છો આગવરજી સાંભળો છો દળભંજનજી શું છો આગવર શા માટે રૂવે છે સાવજના કાળજા માટે આ સાંભળીને સાવજ તો ચમક્યો ત્યાં તો વળી શિયાળ બોલો આ આવે સાવજ હમણાં જ એનું કાળજું લાવું છું સિંહના મનમાં એમ થયું જરૂર મારા કરતા કેવો મોટો હશે સિંહ તો ઊભી પૂછડીએ નાઠો ઉભી પૂછડીએ નાઠો રસ્તામાં વાંદરાજી મળ્યા એને વાંદરો કે भाई वा भाई वो आवे તો જાય ને બોલતો જાય ચાલો તો ખરા ત્યાં તો શિયાળ વ્યાય છે મને ખબર છે તો એને બચ્ચાને જન્મ આપ્યો છે શિયાળે સાવજ કે ના રે બાપુ વાતરી પછી સાથે જઈએ સિંહ ને વાંદરો પછી પૂંચડા બાંધી ને ચાલ્યા આવો ભાઈ આગે થી ને વાંદરા આવતા જોઈ ને બોલ્યો સાંભળો છો દળભી જવાબ મળ્યો બચડા શા માટે રૂવે છે બોર્ડ માંથી શિયાળ બોલી સાવજ ના કાળજા માટે શિયાળે મોટા સાદે કહ્યું વાંદરો ભાઈ બંધ છે સાવજના કાળજા લાવે છે અને લઈ જાય છે હમ એમ માની પછી તો સિંહ ભાગ્યો ઓ ભાઈ વાંદરો પાછળ જાય ઢસરડા વાંદ શું કરે સિંહની પૂછડી સાથે પોતે પૂછડી બાંધી હતી એટલે આગે આગે ક્યાંય ચાલ્યા ગયા હોય વાંદરો તો ઢસડા સિંહ ભાઈ પાસે પછી તો આ અને શિયાળ બોર્ડમાં નિરાતે રહ્યા ખાધું પીધું ને મજા કરી અને આ લલેડા ક્વા કરે છે એને પૂરી કવડાવી ઓલે તમને બધાને મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો